કોને કરી ભગવાને કરવું ભગવાન કરવા આવું પડશે કે બધું સ્વભાવ થી આ ચલો કગવાન ના વિજ્ઞાન જગત છે તમે વિજ્ઞાન જોઈ રહી જોઈને ગઈ હશે ચાલે છે તે વિજ્ઞાન ચાલવાનું છે તે જોઈએ ભગવાન આવડે તો નહી તો કરી ભગવાન એટલો બધો કારીગર નથી બધી જાતનું આવડે વિજ્ઞાન છે તો અમે તીક ભરી દઈશું પછી તારો માગ તો કાઢીશું તોડી નાખી નાખ્યું ભરીને તોડી નાખે પણ મારે બે હોય તો એને માગ માગ કરાવૂટાવીને એના સ્વભાવ નીચે જવાનો હું તો આત્મા નો સ્વભાવ મોક્ષું લોકો કેમ હેલ્લું નહી લાગતું કઈ મોક્ષ ના અધિકારી મળવા છે આત્મા સભામાં મૂકી દે એટલે અત્યાર સુધી બધું વાંચેલું બધું અને એ બધું જે વાંચેલું એનું કઈ ત્યાં ગયેલું બધું એ બધું નીકળી ગયું એના જે ગ્રહ બંધાયેલો પૂરું બધો નીકળી ગયો આપડી દવા એવી છે કે કોઈ રોગ જ ના રે શું કહ્યું રોગ થયા એટલે નીકળી જાય ને સંસ્કાર રોગ નો નિવેડો લાવી નાખ્યો એનો આકડો જ એક આપડી પાસે નથી આવતા એવું આકડા હરખા કરવાની અરે આ વધારું કે ખોટું લાગે ને જવાજ નું કરીને પછી ખુશ કરીને પણ એક પર અવાજ કાઢી આ ન એને કેટલું બધું હિતકાજ નહી પડે એ દાદા હવા નીકળી જાય તો અડવાસ એ લાગે અંદર એ હવા નીકળી જાય તો એને અંદર અડવાસ લાગે અંદર થી અડવાંસ લાગે પોતે અંદર ભગવાન એવું કેવું હતું કે ઉદય સ્વરૂપ રહી આ જાણો કે છે ના કહ્યું ઉદય સ્વરૂપ રહી ઉદય સ્વરૂપ જાણો આટલું જ કેવું બદલે આ કર્યું થતું નથી કરી થતું નથી કરવું ઘણી ઈચ્છા છે તો થતી નથી એટલે એમ તરજુ કરો થતું નથી થતું નથી આત્મા એવું ચિંતન થઈ જાય અરે એક વાર જ્ઞાની પુરુષ ના દર્શન થઈ ગયા પછી ઉદય અનુકૂળ જ આવે લગભગ એકવાર જ્ઞાની પુરુષ દર્શન થઈ ગયા પછી આવે લગભગ અનુકૂળ જ્ઞાની પુષ્પડ્યા પછી નિકાલ થઈ જાય બાકી સાનુકૂળ જ હોય કારણ કે પેલા પાપ ધોઈ જાય ત્યાર પછી જ્ઞાન પ્રગટ થાય જે પ્રતિકૂળ પ્રાપ્ત થાય ને ધોઈ જાય જ્ઞાન ને ઓતરતો હતો જે દાગૃતિ ને ઓતરતો હતો પ્રતિકૂળ પાપો હતો અનુકૂળ આવું એવું અનુકૂળ આવે બધું સાહેબ કે તમે કલાક પછી આવશે આવું ધાર્યું ના આ દા કલ્પના આવી કલ્પના માટે આ વ્યવસાય માં રહીને આટલી અનુકૂળતા આવશે સમજ્યા આપડા સાધુ હતા સામજ્યા એટલે કોઈ ગયા કરવાનું ના કરો તે કરો આવું તમે નથી કરતા તમે તેવું નથી કરતા આવું કરો આવી બધી બધી ભાષા સાંભળી દીધા માણસ અમે કરી એક જ માણો અમો કરી બધા સાસો ને ભણનારા બધા એક જ માણસ નો બહાર નો આવ્યો હોય એને હમ કરી ના કરો તારું ભણતર પેલા ના બળતર પડે ના હોય પોતાના બળતન ની જ્યાં જાય સમજો ને અમને પેલા ના ખબર હોય ક્યાં થાય અમારા ભણતર ની ખ્યા નહી એના ભણતર શું ભણ્યો શું નહીં એડજસ્ટ થઈ જાય અમારે ગમે તેવો બહાર નું ગમે તે ધન પાડતો હોય ગમે તે હોય અને પાછા અમુક પણ શું ને કે દીવો એટલે બધે અજવારું પડે ખીણ માં આવું તાકાણ માં અજવાર ના પડે દીવો જ નહીં મળી આવ્યા છે અયુટા મળી અમારું જ્ઞાની આયા કે નહી ધર્મ પાસે એકાકા શું અરે દાદા એ બી કેવો પુણ્યશાળી વાણી એવી નીકળી એવો પુણ્યશાળી તે વાણી એવી નીકળી આપડી વાણી પણ એવી નીકળી નૈમિત વાણી એવી નીકળી સુંદર માણસ એવી પણ એક માણસ ને આ લોકો જે જ્ઞાનીઓ કે જ્ઞાની છે એક માણસ અમે કરી ગોબા પાડી દે તા ગોબા પાડે ગોબા પાડે લોકો સમાજ ઉપર શું કે સમાજ ને બોજારૂપ છે તેથી ખબર છે શાસ્ત્ર જ્ઞાન નથી અનુભવ નથી એક મોટા મોટું લક્ષણ એ હોવું જોઈએ કે જ્ઞાની પુરુષ નું એમનું મન એમને વસ્ત થઈ ગયેલું હોવું જોઈએ બંદ સિવાય જ્ઞાની જ ના કેવાય બંધ જેનું મન જવા મળે એ જ્ઞાની કેવાય કે તૈયાર કે છે વધારે જ્ઞાની કે બધા વાતચીત કરી શકતા મતભેદ પડ્યા સિવાય બધા વાત કરતા સોનગઢ નું કોઈ કરવા જાય વાત કરવા જાય તો ખબર પડી જાય અગર તો પોતે જે મહારાજ હતા સ્વામી આપણા ગાંધી સ્વામી એ જો બીજા બીજા સ્તરવાર વાત કરવા તો ખબર પડી જાય ગાંધી સ્વામી બીજા ધર્મ વાળા થાય ધર્મ ની ચર્ચા કરવા આવે તો ના પાડી દેતા કે ધર્મ ચર્ચા નહીં ધર્મ એ અનુભવ ની વાત છે તમને અનુભવ છે આત્મા તો આવું વાત કરે એમ કેતા મારું કહેવાય થાય આ બની છે કે નઈ ત્યાં સુધી જ્ઞાની કહીએ આપડે આપડે જ મુર્ખ છે ને જ્ઞાની એટલે નહી તો ચર્ચા ઉભી થાય એમ કોઈ કેવડ એમ જાત જ્ઞાન આ રીત હોય તો આવો કઈ ગમના છું કે લોકો ચેત્યા નહી લોકો રંગ લાગી જાય છે અમલ ના થાય જે વાણી અમલ ના થાય સંતપુટ ની વાણી નહી પુસ્તક ની વાણી પુસ્તક ની વાણી સંતુષ્ટની મારફત નીકળી લાગે એવી પરમકૃપાળુ દેવ ની વાણી છે પરમ કૃપાળુ દેવ ની વાણી એ બુદ્ધિ સમજાય છે પરમ કૃપાળુ દેવ ની વાણી છે જાણવાની અમલ ક્યારે થાય એ હાજર હોય તો થાય હાજર હોય તો અમલ થાય તો જાણવાની અમલ તો આદર આધાર હોય અમલ ના થાય કામ શક્તિ આપડે તો આગળ અઢી અઢી પોણા ત્રીસ હજાર માણસ જેવું થયું હતું આ તીકડે હું એકદમ લાઉડ સ્પીકર બોલો બધા એકદમ ઉભા થવા સાન શું વચનબળ કેવા જવું પડે વધારે એ વતન બળ વતનબળ એટલે શું વતન જ કામ કર્યા કરે વચન કામ કરે વતન જ કામ કર્યા કરે વાણી અમુક નિયમો પાડવાચનબળી અજ્ઞાની વચનબળ લાખ માણસ જ્ઞાની જ્ઞાની ના વચનબળ માં સહજતા બી સહજે સહજ છે આ વિકલ્પ જ છે ને પણ લોંગો હાથ લોંગો એવું મશીનરી મશીનરી ને પડતી હોય ફર્યા કર ના હોય એ રીતે મચી ફર્યા કરેલી કે નઈ નો ટૂંકો આવતા રહી ક્યારે બાર જતા રહીએ બરા ઉપાશ્રયમાં જઈને હોવા છતાં ઉપાશ્રયમાં મારો મેળન નતો બેસતો ઉપાશ્રયમાં જવું મારા જ પ્રત્યે વિનય બધું આપવું પણ કારણ કે વાત બરોબર નથી હમાને ગમવી જ જોઈએ કેમ ના ગમે હોટા નથી તાર લોક શું કે ચક્કર મારી વાત સમજે સમજતા નથી સમજવાયો છે એ સમજવા કરી ના કામ કરી અરે લોકો આપડા મારા જેવું હોમ કદરુપુ બોલેવા ને બોલું હા હમજેદ નથી એવું કોઈ કેવાય કેવી રીતે આવું બોલાતું છે તારા નહી તારા આપડા નથી તેથી સમજાવી શકતા નથી આપડે સમજાવી શકતા નથી આપણને સમજ એને તો તારી લગાવી પછી આપડે એજ પ્રજાની સાથે તારીખ બે બાર બ્યાસી માસ માં બાહુભાઈ ત્યાં બરોડા સાંજે મત વાળાને આપવો પ્રકાશ એ તો એકાંતિક કહેવાય શું એકાંતિક અનેકાંતવું પડે અને પરમત નો ગમે તે જાતનો મીનિંગ લેસ બીજા મતવાળા શું થાય બધા બધા કરી શકી હા થાય એમની પાસે કોઈ જૈંગલ સાધી આમ તો બોલી દે કે ના ભગવાન કરતા નથી એનો જોઈ લો તો એવું બોલવું પડે કે એ પોતે પકડી જાય એને પોતા બુદ્ધિ સમજાઈ જાય બધી વાત તો એના વિરોધ હતા કે ભગવાન કરતા હતા એના જ વિરોધ થાય દુનિયામાં કાલક માં વખત બધા જબરદસ્ત વિરોધ કરેલા સાહેબ ને જેપ થય છે હવે કેટલાક માણસો સાથે જો વાત કરીએ છીએ તો એ આપણી સાથે દલીલ કરે છે આપણી સાથે આ વાત જે સત્સંગમાં જે નીકળી હોય એ વાત જો અમે કરીએ છીએ તો એ સામે દલીલ કરે દલીલ કરે દલીલ કરે અને એને આ સ્ટેપ થયું જો એક વખતે આપી નહી છે કે તમે શાંતિ થી સાંભળજો પછી દલીલ કોની સાથે કરે કરે એટલે એ વધારે જીતવું છે કારણ કે એની આબરું જાય છે એની આપણું જાય છે એટલે માણસ લઈને દલીલ કરે એટલે દાદા પાંચ છ વખત દલીલ ના કરે વિચારવું પડે વિચારવું પડે એટલે પાંચ છ વખત મને એવો અનુભવ થયો કે કૃપાણુ સંબંધી આપણી જે વાણી નીકળેલી બહુ સારી વાત કરે કે મેં કેબ કરેલું તમે શાંતિ થી સાંભળજો પછી આપડે કરીશું પછી પ્રાણલાલ કીધું આ તમે કૃપાળુ સંબંધ નું આ જરા સાંભળો છે એટલે હું મુંબઈ આવ્યો તે વખતે મેં એમને કેબ આપેલી રાતે સાંભળી બરોબર એવા બેતન જન અનુભવ થયો જેઠાભી ને પણ મેં કીધું મેં તમે સાંભળજો દાદા વાણી સાંભળજો તમે એટલે એ વાણી સાંભળે છે ગળ્યા ચાકવા મારસ ગળ્યા પેલા તીખા ચાકવા મારતા બધા ત્યાં કડવું લાગે છે મીઠો ચાક હોય છે ચાખ્યા જ કરે હું અને રોગ એનો નીકળ્યા કરે નહી તો પરમાત્મા પણ આમાં માંસ હોય દલીલબાજી કરે નાસ ના હોય ચેપ હોય તો દલિત એ ટેપ સાંભળી જાય ને સાંભળે એટલે પછી હા વિચારો પડે ટેપ દે કઈ ટેબ દે કઈ મથક કરે એકાંતિકાંતાંત કરી નાખ્યો આગળ ન સમજેલ પડ્યા એકાંતિક કરી નાખ્યો મત બનાવ્યો એકાંતિક એટલે મત અરેકંત એટલે મત નહી નિષ્પક્ષ બાત અને એકાંત ભગવાને કહ્યું છે આ બેન પૂછે છે ટંકો એટલે શું સોનું બઉ ઘસાય ન તૂટી ના જાય ના જાય તૂટી ના જાય ના જાય એટલે હાર્ડ કરવા માટે બીજા બધા અમુક બધા કારણો માટે સાબુ નાખવાનો એ સાબુ નાખ્યું એટલે પછી ઓનુ નું થઈ ગયું ને નકામું ગયું ને નકામું ગયું કે આમનું જ નહી આપડે ક્યાંથી લાવીએ બેન લગડી લાવવી પડે બીજી ના મળે નઈ તો પછી ચા કું કરે છે એક બે તોલા સોનું ચોખ્ખું માગતું એમાંથી ગાયેલા ચોખ્ખું સાબુ કરી સાંબુ અને સોનું જુદું કરવાનું ગાળી ને નાખીને સાંબુ સોનું જુદું કરવાનું હા એ ખરું તું તું પાછું સાબા ભેગું થઈ ગયું સાબુ ભેગું થઈ ગયું પડે બંને માં ટંકો જુદા પડે સંકો ગુણ છે એટલે જુદા પડે નહીં ના ના પોતાના ગુણધર્મ છોડી દે બધા અને નવી જાત ના ગુણધર્મ ઉત્પન્ન થાય પ્રોફેસર છો ને તમે સમજો કમ્પાઉન્ડ થાય એટલે પોતાના ગુણધર્મ છોડી દે અને નવા જ ગુણધર્મ ઉત્પન્ન થાય પણ એ આ કમ્પાઉન્ડ નથી આ ટંકોદ ગુણને લઈને કમ્પાઉન્ડ થવા નહીં દેતું ટંકોદુણ ગુણ બરાબર ને જુદા જુદા રાખે ભેગા કરો ગમે એટલું ભેગું કરો તો જુદા જુદા રાખે એટલે પ્રયોગ કરીને જુદા કરી શકાય અને કમ્પાઉન્ડ પ્રયોગ કરીને જુદું ન કરી શકાય એટલે આમાં આત્મા અને શરીરમાં અનાથમાં બધા ભાગો તે બધા તમને છાસ <coughs> <coughs> <coughs> એક જ શબ્દ એવો પંડિતો પણ એવો શબ્દ જ નથી કારણ કે આ સીતંકર નામ હોળે નીકળેલો શબ્દ છે આમ સમજાય છે આ રીતે છે આવી રીતે એની વ્યાખ્યા આપી શકાય વ્યાખ્યા વ્યાખ્યા આપી બે વસ્તુ ભેગી થાય પણ કમ્પાઉન્ડ ન થવા દે એ વ્યાખ્યા ની કમ્પાઉન્ડ થવા નથી મનમાં જે વિચાર આવે ને એ જ્ઞાય છે તમે જ્ઞાતા છો એટલે તમારે જોયા કરવાના તારા આવે ગરબી ખરાબ બે જતા વિચાર ને બીજી જાતનો વિચાર ના હોય એમાં સારા આવે કે ખરાબ આવે શું છોકરા પહેરણ આવે કે છોકરા આવે એ સારા ખરાબ જોયા કરવાના છે આપણે એની અસર આપણે થવા દેવાની કઈ જરૂર નથી કારણ કે એ બધું એ વ્યવસ્થિત છે બધું આપણે જુદા આ બધું જુદું વિનાશી જુદો આવી પેલા આપડે વિનાશી ના સંઘ માં વિનાશી થઈ ગયા હતા શું થયું તું ડાક્ટર મને બતાવજ કે બેન ભરી ગયા મળે બેન ભરી ગયા બતાવે ડાક્ટર સર ફાઇલ નંબર એક છે મમ્મી નો મમ્મી ની ફાઈલ નો નંબર ફાઈલો કેતો નથી ને હા છોકરા હવે જવાબ આપતો એટલે મેં કહ્યું તને ખુબ જ્ઞાન આપી મારી ઉંમર છે તો બધા ભેગા થઈ અને ગોઠવણી કરી તમે આવો તો આ કરજો છે ત્યારે આવી શું હવે ગમે એટલા હજાર ભેગા થયા ને તું બધું એક હજાર બધી જેવી ભેગા થયા ભાઈ લાખો પ્રશ્ન કરો ને તાર બધું મેંડે ન કઈ ભેગા રમણ બીજ નથી આવતા ભેગા કરવાના જ રમણ બીજ નથી આવતા આ લોક ની આ લોક ઉપર અને આલોક ડેરી વચ્ચે જગ્યા છે સિદ્ધ ભૂમિકા ત્યાં સ્થાન છે દેહ ના સીધે ભાગે હમણે ત્યાં આગળ તીરતા હોય નઈ આકાર નિરાકાર હોવા છતા આકારી હોય કેવું એ ત્યાં આગળ એમને કશું કહેવાય ત્યાં પરમાનંદ માં નિરંતર પરમાનંદ પોતાના સ્વભાવ અને આ વિશેષ ભાવિ ભાવન થઈ છે પરમાત્મા છે બીજું કુછું તારે શું આ ક્ષેત્ર આ જેવો ક્ષેત્ર છે ને એમાં બીજા પંદર ક્ષેત્ર મનુષ્યોનો છે મનુષ્ય એમાં પાંચ ક્ષેત્રો છે અને આપણું આ ક્ષેત્ર છે અને ભરત કહેવાય છે ભરત ક્ષેત્ર આ ભરત દેશ નહિ ભરત ક્ષેત્ર કેવાય છે આખી દુનિયા આપણી જે દેખાય છે એ મનુ ક્ષેત્ર ભરત તરીકે ગણાય એમાં પાંચ ભરત છે એટલે આવા બધા ક્ષેત્રો માં મહાવીધ ક્ષેત્ર માં બધા અત્યારે બંધ થઈ ગયું છે હળહડતો કલયુગ નહી આવો કલયુગ હળહડતો નહી ત્યાં સારું જય સચિદ લાખેક વર્ષ જીત છે જન્મ્યા હતા ત્યારે આયુષ બૌ મોટા હતા તે પોતે દાદા કે પુરાવો પૂરું થઈ જશે તો એ શું છોડશે તો શરીર છોડીએ છીએ ત્યાં એમનું લાખ વર્ષ નું બીજું આયુષ્ય પૂરું થશે તો એ શું છોડશે કે છે જેમ આપણે દેહ છોડીએ છીએ એવું છે ને પુરાવો વસ્તુ વાંધો નથી પુરાવા શબ્દ નો વાંધો નથી વાતો પણ પુરાવો જો એક નો માગો સર પુરાવો જો માગો એક શ્રીમંત સ્વામી છે કે નઈ એનો પુરાવો શું એમ કહો તો તમારું જીવન કેવું રાખવું જોઈએ તમારે તમે એક ચીજ નો પુરાવો માગો તમારું જીવન કેવું હોવું જોઈએ બીજા પણ પુરાવા નહી માગવા જોઈએ મારા ફાધર ને તમે જોયેલા હતા દાદા ને જોયેલા દાદા હતા કે નહીં શું ખાતરી કે છે તો પહોંચાડી જ પૂરા હોય તો આલે ખરો હા પ્લેન માં બેસીએ પૂરા આપે ખરા જો પૂરા